છૂટું છે તેને સદાય સહાય આ સંસાર છૂટ મું છે તેને સદાય સહાય જ્ઞાન પુરુષ ના ઘણલા જો અધિજકેચા you, Donna. વાતાવરણ રંગી શકે આપની સુવાત આખું વાતાવરણ રંગી શકે આપની સુવાત મણુ શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માસ ણુ શુદ્ધ પ્રેમ અખંડ મેઘ બારે મા આખો વાતાવરણ રંગી શકે આપની સુવાત આખો વાતાવરણ રંગી શકે આપની સુવાણું શુદ્ધ પ્રેમ અખંડ મેઘ બારેમાં શુદ્ધ પ્રેમ લખી બારેમાં શુદ્ધ વ્યવહાર પર મારતી જાણી શુદ્ધ વ્યવહાર પર માણી શુદ્ધ વ્યવહાર પર મારતી કેળી ુદ વ્યવહાર પરમાર્ધી અહો અક્રમ જ્ઞાન શ્રી મુખે પારસમણી અહો અક્રમ જ્ઞાન શ્રી મુખે પારસમણી પાર્શ્વમણી મૃદુતમા વીતરાગુવાચ સીધ પાર્શ્વણી મૃદુ તમા વિસરાગુવાચ નિ્ય હું ફે જ્ઞાનાજણી વેણ પૂર્ણોલ્લાસ નિત્ય હું ફે જ્ઞાના વેણ પૂર્ણલાસ આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ મણું શુદ્ધ પ્રેમ અખંડ તમેઘ બારે માણું પ્રેમ અખંડ તમેઘ બારેમાં ક્ષ કરોડ વર્ષ પ્રાપ્ત મોક્ષ દી વહી સરસ્વતીયા પરોક્ષ વાણી વહી સરસ્વતી પરોક્ષ ઐશ્વરી વાણી પરંતુ તે ગાય થાય દશા પરંતુ દશા અગો વાતાવરણ રંગી શકે આપની સુવાતાવરણ રંગી શકે આપની સુવાનો શુદ્ધ પ્રેમ અખંડે તમે પ્રેમ પારે િત્ય હાર આપવો સત સમગમી મન આપવો સત સમગમી મન આપવો સત સમગમી મલન આપવો સત ભાવ મન નિષુતિ એ જ માર્ગ મોક્ષ ગામી ભાવ મોક્ષ ગામ આખી ભ્રાંતિ ને યોગાડી દીએ આત્મ ઉજાણી આખી ભ્રાંતિ ને યોગાડી દિયે આત્મા ઉજાણી આકા બ્રહ્માડ ચ મૂળ જોત આપ સમાણી હે આકા બ્રહ્માડ ચેન જો્યોત આપણી આખો વાતાવરણ રંગ આપની સુવા મણું શુદ્ધ પ્રેમ અખંડ તમે ઘરે માં મણું શુદ્ધ પ્રેમ અખંડી તમે ઘરે માં અખંડિત દૂન મૂળ જ્ઞાન જ્ઞાનની અખંડિત દૂન મૂળ જ્ઞાન જ્ઞાન ભક્ત દાદા દાદા બોલવાથી શુધિયા આપણી ભક્ત દાદા દાદા ભોલવા શુદિયા અલૌકિક મોક્ષ છપે દેહ બા ૌકિક મોક્ષ છપેણી આવું વાતાવરણ રંગી શકે આપની સુવાતું વાતાવરણ રંગી શકે આપની સુવાત મણુ શુદ્ધ પ્રેમ અખંડિત બેગ બારે માસ મણુ પ્રેમ અખંડિત બેગ બારે માસ સાથી સબરમોક્ષ સિદ્ મંદિરે શુદ્ધ વિશ્વ સાથી સબરમોક્ષ મંદિરે શુદ્ધ વિશ્વ સાથી સબરમોક્ષ સિદ્ધ મંદિરે શુદ્ધ વિશ્વ સાથી સબરમોક્ષ મંદિરે જીવન મુક્ત દશા માહાત્મનિ નીજ ધરમી રેવન શા મહત્માજ ધર્મી રે જીવન મુક્ત દશા મહાત્મા નીજ ધર્મી રે જીવન મુક્ત દશા મહાત્માજ ધર્મી રે ભો વાતાવરણ રંગી શકે આપની સુસ ભો વાતાવરણ રંગી આપની સુસો વાતાવરણ રંગ શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માન મણુ શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માન આખું વાતાવરણ શકે આપની સુઆ અખું વાતાવરણ રંગી શકે આપની સુવા મણો શુદ્ધ પ્રેમ અકંડીત મેઘ બારે માસ પ્રેમ અખંડિત મેઘ બારે માસ પ્રેમ અખંડિત મેઘ બારે ણુ શુદ્ધ પ્રેમ અખંડિત મેઘબાયે જય સચિદાનંદ Oh, uh oh, -huh. oh, oh. કોઈ પણ નવો ધર્મ સ્થાપવો હોય તો જૂના ચીલા ચાલુ ધર્મોનું ખંડન થાય પછી ત્રીસ વરસ કદાચ આખી જિંદગી પોતાનું મંડન કરવામાં જાય ત્યાં સુધી આયુષ્ય પૂરું થઈ જાય એટલે નવો ધર્મ કોઈને સ્થાપવો હોય તો ચાર પાંચ જન્મ તૈયારી કરવી પડે દાદાએ કે આ ક્રમ છે આપણે કોઈનું ખંડન કર્યા વગર મંડન કરવાનું છે એટલે કોઈ પણ ધર્મનો વિરોધ કે કશું બોલ્યા વગર સીધે સીધું કે આ અક્રમ છે તમે જે બી ધર્મ પાળતા હો એ પાળતા રહેજો પણ તમે કોણ છો એટલું જ જાણી લેવાનું છે બસ ને પાછળ બી કે કોઈ પૂજાવાની કામના કશું જ હતું નેસ પૂજા પાની નથી ના પી જ અમે ગશું કેવળ મનુષ્યના ભૌ મહે અમે તો ગાયું કેવળ મનુષ્યના ભારતની ભૂમિ મોક્ષ માર્ગ આ શા માટે મેળવ્યું છે એ મનુષ્ય મનુષ્યભનો હેતુ જાણ બાકી અહીંયા કોઈ પણ પ્રકારની ધર્મનું મંડન નથી કે કોઈનું ખંડન નથી ગાયશું કેવળ મનુષ્યના ભૌ મારે તું જાણ હમે તુંગ કેવ મનુષ્યના ભવ મારે તું જ નથી ખૂજા પાણી નથી સ્થાપ ના પીરણ નથી પાણી પૂજા પાણી નથી કર શુદ પ્રેમી યો ના ગુણ લા દે કે હરે કરશુ જગત મોક્ષ આ દેશે સિંહ સ્વમૈત્રી ભા જગતને મોક્ષ અમી દેશે જીગર ના પ્રે મનો કમારો ખોલ શિવના પ્ર મનો છો કમારો દહુ તરવાતો કુલી છે જ્ઞાન સંગ મિત કરવાતો ફુલી છે જ્ઞાન સંગ મથિ ફિષ પૂજા પી નથીના પિજર નથી પારિષ પુરા પી નથી પ શીલ મૂળખુબી અમારી મરક સહનશીલતા સ્વરૂપાત્માુએ નહી દોષ કોઈ ના સદાય સ્વરૂપ આત્મા જુએ નહી દોષ કોઈ ના તે જુએ દે હમા આત્મા પરમ નિર્દોષ ્રષ્ટાત્માત્મા પરમ મોષાત્મા અમે તો ગાયશો કેવળ મનુષ્યના ઓ મે તો યાણ It is a word Manus and Abba ક્યા જગત કલ્યાણ કરુપમ જ્ઞાન પાનુપ્ઞાન પાનુપમ જ્ઞાન પા ફકત નિષ્કામ ધર મા ધરે ક જ સત સ્વાથે ફકત નિષ્કામ ધર મા ધરે કયા જ સત સ્વાથે લગે છે મોક્ષ નો અહીં કયો ભગવાન પરમાકી છે મોક્ષ તેનો કયો ભગવાન પરમા દે નથી કિશ પૂજા પાણી થી આસ્થા પ્રનાપી જણ નંદી પાય પૂજા પાણી નંદી આસ્થાના પી સજીને પ્રે મનો લશ્કર પડો હે જંગે વીર આત્મા સજીને પ્રેમ કાર પુણ્ય શ્લોકાત્મા અમર કીર્તિવરો ત્રિકે પૂર્ણ શ્લોકાત્મા ત્રિકે પૂર્ણ શ્લોકાત્મા શક્તિ મૂળ સાથ નથી બાકી જગત ઈચ્છા શક્તિ મૂળ સાધે નથી બાકી જગત ઈચ્છા જગત કલ્યાણ હો સ્વર્ગ પરસુ જગત કલ્યાણ હોન સ્વર્ગીય પરસ આખું યાવ સજનતા સુગંધી પર જગત જગતું ઉઠાવીડો અછલી તક આ કરુદિ તક આ ક્રમગાન રુદિયે ભલ આ ક્રમ ગાન રુદિયે ભલ આ ક્રમ ગાન રુદિયે ભલ ઓહો નિસ્થ સુધારક સ્વયના સ્વરથ સાધક અહો સાધ સુ સ્વયંના સ્વરથ સાધક બુકારી સંગ કર અહો બ્રહ્મા પ્રતપાલક સં જ્મા પતિ ખ્વાશ પૂજા પી નહ ના પિયર નદી ખાહિષ પૂજા પી નદી ખેડૂત <diz> <avez> <lave> ¿Cerdia que? Sarve na man na pariyayo vachee Sarve na man na pariyayo vachee Sarve na man na pariyayo vachee મ દે સમતી લઘુતમ દા બને છે સમતિ લઘુતમ દા બને છે સમતી લઘુતમ તે અનુકુળતા જા સંકોરાય વૈસે છે ભગવાન જાતે સંકોરાય વેસે છે ભગવાન સર્વેેના મનના પર્યાઓ પાછી સર્વેેના મનના પર્યાય વાચ એક બાળક આવ્યો દાદા પાસે દાદા હમ બચ્ચા તો આમ કંઈ કર્યું હતું બીજીમાં પાસ ગયો દાદા કે એમ પેલીમાં આવી ગયો ને છોકરાને દાદાને કાંઈ ખબર નથી પડતી દાદા હું ત્રીજીમાં આવી ગયો એમ અને લઘુત્તમ બની ગયા નથી જાણતા નામે બાળક થી નાના બાળકની પાસે બાળક થી નાના એવા જ કોઈ પંડિત આવ્યા હોય કે દાદા ની પાસે પોતાનું આમ ખરું કરાવવા એક ભાઈ આવ્યા ત્યાં ખિસ્સામાં ચિઠ્ઠી રાખીને આખા દસ પ્રશ્નો રાખીને આવ્યા હતા ભાઈ દાદાને ખબર પડી ગઈ કે પરીક્ષા લેવા આવ્યો હશે એટલે દાદા શરૂઆત એવી રીતે કરી કે કૃપાળુદેવને ખબર પડતી હતી કે કોઈ ચિઠ્ઠી લઈને આવ્યું છે અમને એવી કઈ ખબર ન પડે ચૂપ જઈ ગયો અહીંયા હું પછી આગળ સત્સંગ ના નીકળ્યો બિચારાનો અહીંયા થી આગળ વાત નીકળી જ નહીં એવું કરવા આવ્યો આ રીતે ચૂપ કરી દઈએ એટલે અનેક પ્રકારની જ્ઞાન કળા રકમા નું સારી ગુરુ લે માનુસારી દર્શન અંતસ્થ કરુણા આશ્ચર્યકારી અંતસ્થ કરુણા આશ્ચર્યકારી અંતસ્થ કરુણા આશ્ચર્યકારી અંતસ્થ કરુણા આશ્ચર્યકારી મુંબઈથી આવે ને એટલે દાદાને ખબર કે જ્ઞટુકાકા હંડ્રેડ પર્સન્ટ સ્ટેશને લેવા આવે એ પણ એક વખત નહોતા આવ્યા એટલે આખું સ્ટેશન પોતે ફરી વેળ્યા પછી કે એમનો નિયમ છે ક્યાંય અટવાઈ ગયા હશે સામેથી પાછા મુક્તિ મંદિરમાં એના ઘરે જઈ ને પછી ઘરે આવ્યા એટલે કે કંઈક અડચણ આવી હશે એટલે આને અંતર કરુણા કહેવાય આ બધીકારી શુદ્ધ પ્રેમે પોષે ગુરુતમ प्रेम पोसे गुर्तम पहला तो बुद्धि नो पारणोवासी पेला तो बुद्धि नारणोवासी कोई नोता नहीं उदगल नर्तन कोई नोता नहीं उदगल नर्तन ગીલે માફી અપમાને માગી લે મા ઔરા તો અટકાવે હરદમ ઔરાતો અટકાવે હરદમ અપમાને તેની માગી લે મા અપમાને અમારે મનરવે એક વાર ક્યાંક કામે જવાનું હતું ને પછી એક ઠેકાણે જમવા જવાનું હતું પછી મનરબેન તમને કહું છું કનુ દાદાએ અડધી રોટલી ખાધી દાદાએ પા ખાધી હાથ ધોઈ નાખ એટલે આ લઘુતં એ કનુભાઈને કંઈ બરાબર નથી અડધી એને દાદાએ પા ખાધી હાથ ધોઈ નાખ આવી સહજતા કોને જોજતા પરદેશ જવાનું થયું એ પહેલાં તો દાદા ક્યારેય બી જેમ મેં યજમાનને ઘરે જવાનું હોય એમની પાસે ટેક્સી ભર કાંઈ લીધું નથી કે તમે તેરવા આવજો એવા બી ક્યારે સામેથી કહ્યું નહોતું મુંબઈમાં મેં હતા ને દસ બાય પંદરની જેવી રૂમ હોય ને એમાં કોઈ કહે કે દાદા મારે ઘરે સત્સંગ રાખશો તો કે હા બસ એડ્રેસ લઈ લેવાનું કે તમારે ચેડવા જરૂર નથી અમે આવી જશું ચારનો ટાઈમ હોય તો ચારમાં પાંચે દાદા હાજર હોય આ એની નિયમિતતા હતી પછી ગમે એવો વરસાદ હોય ગમે એવી હોય પણ પોતે ગૂંચ્યો હોય ગમે એમ કરીને આવી સહજતા કોણે જોઈ જાણી આવી સહજતા કોણે જય પોતા ખર્ચેજ ફિરસે જે સત્સંગ પોતા છે જ ફિરસે જે સત્સંગ સર્વે ના મનના પર્યા છે સર્વે ના લઘુતમ દાદા બને છે લગુતમ दुनिया ना देखे तेवी परपोटो छे मात्र वडगण अक्रम विज्ञान ने एकश शब्द मूकव तो दादा भगवान સંયોગ આત્મા અસંયોગી છે અને સંયોગ સંબંધ એ દુનિયા છે અને પરપોટો આ પેગિંગ છે એ પણ એક વળગણ છે સો વર્ષનો સંયોગ છે આ દુનિયામાં કોઈને કોઈ પણ ક્રિયા કે ધર્મ ધ્યાન કે કોઈ પણ વસ્તુ કરતાં આ પ્રાપ્ત થતી નથી અને એને માટે જ બધાની આ બધી गढ़मसा दूरधाम से लाखों शास्त्र बचाया लगाए है दुनिया ना देखे भूल दाखवी दुनिया न देखे तेवी भूल दाखवी सोगी पर पोटो छे मात्र बड़गाना संटो छा વળગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડે વળગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી વળગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી ज्ञानत्माझरता रजका ज्ञात्मा जाने से निर्जरता रजका ज्ञान आत्मा जाने से निर्जरता रजक ज्ञान आत्मा जाने छे निर्जर तारज का सर्वे नामना परियायो वाचे सर्वे नामना परिया बने छे सामा ति लघुतम दादा छे सामा लघुतम છે કાયા છે મારી આ ટિયા નિજ દોષે બંધન આટી દોષે બંધન ત્મા સમજે છે કાયા છે મારી મૂળ આત્મા સમજે છે કાયા છે મારી આટીમની નિજ દોષે બંધન આટી નિજ દોષે બંધન કારણ વિનાશક કલ્પાથીત જ્ઞાન કારણ વિનાશ કલ્પાથીત જ્ઞાની પૂર્ણત્વરતાવે ભજન પૂર્ણત્વરતાવે ભજન કારણ વિનાશક કલ્પાથીત જ્ઞાની કારણ વિનાશકલ્પાતી જ્ઞાની વર્તાવે ભજન પૂર્ણત્વર્તાવે ભજન મનના પર્યાયો વાંચીના મનના પર્યાય લઘુતમ દાદા મને છે સામતી લઘુતમ દાતા મૂળ મોક્ષ દમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્ત પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધ આત્મા દુર્લભ છે દાતા દુર્લભ છે દાતા પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્ત પરમાત્મા પ્રત્યક્ષ બુદ્ધાત્મા વ્યક્ત કાર્ય નિર્જરતા જુઓ લોણી કાર્ય નિર્જરતા જુઓ જાણી જગ્ન જગક્રંદન પાંચ જ આગ્ઞાતી છોટે જગક્રંદન પાંચ જ આગ્ઞાતી છોટે જગક્રંદન પાંચ જ આગાતી છોટે જગક્રદન પાંચ જયાતી છોટે જગક્રંદન પાંચ જ આગ્ઞાતી છોટે જગક્રંદન છેલ્લા બે વરસથી હવે ગાવાની ટેવ છૂટી ગઈ છે મુંબઈમાં એટલા ભરત છે બીજા બે ત્રણ જણા ગયા છે એટલું સરસ ગાય છે હું ખાલી વગાડું છું ગાવાનું બંધ થઈ ગયું છે હવે Thank you. દર્શન ઠ રમ અંતર ને હસતા ઝાડ પાંદન પુષ્પ આ દર્શન ઠમ અંતર ને હસતા ઝાડ પાંદન પુષ્પ અમે જંગલ તે ન પ્રેમ સ્વરૂપ સ્વજૂ લકી કે પ્રેમ સ્વરૂપ આદર્શન ઠમ અંતલ ને હસતા ઝાડ પાંદને પુષ્પ સન અમાભતા ઝાડ પાંદન બુષ્ણુ અમે જન કેલ આપ સ્વજન નકી તે પ્રેમ સ્વરૂપ અમે જંખ આપ સ્વ પ્રેમ સ્વરૂદર્શન ઠારે અમદર શન ઠારે અમય યુગોથી આત્મને વિર સનાતન समझ खिलवो प्रतीक्षा ताड़े टाड़ परी पोषी समझ खिलो प्रतीक्षा टारे स्वजना पर पुल गाय दुदया સુગંધ ભાજ સે શ્રીફળ પુલ ગાય સુગંધ બા જો ખુશ પોકાર્ય ઉપકારો વે શુદ્ધ પ્રેમ પૂજારી ખુશ બોકાર ઉપતારો વદે શુદ્ધ પ્રેમ પૂજારી આતર સન ઠમ અંતર આતર ઠારે અમ અંતર સજીવન મો જની નિરાસ કલાજો પદ્મગોલાવે સજીવન મો જની નિરાસ પ પરમ સત્યા્ન અમારી જ્ઞાની પરમ સત્યા્ને બહિર સંયોગો પ્રતિષ્ઠિત શ પીછે યોગો પ્રતી જૈ તી છે અને સતસંગ જોગે ધ શોબિત રાગવાત્મીય સુખ અને સત સંગી નિજયોગે શોિત રાગ સ્વામીય સુખ આદર સન ઠમ અંતર આદર સન ઠારે અમ અંત દાદા ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર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 દા ભગવાન ના અસિમ જય જય કાર દાદા ભગવાન ના અસિમ જય જયકારો દાદા ભગવાન ના અસિમ જય જયકારો દાદા ભગવાન નાસિમ જય જયકારો દાદા ભગવાન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 હસીમ જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાના હસીમ જય જયકારો ભગવાન હસીમ જય જયકારો રા ભગવાન હસીમ જય જયકારો રાધા ભગવાન નાસીમ જય જયકારો દાદા ભગવાના shim jai jai karo dada bhagwan na shim jai jai karo dada bhagwan na shim jai jai karo dada bhagwan na shim jai jai karo સુદર્શન છ કૃતિમી ના પ્રગટ સાક્ષાત યોગેશ્વર જગત કલ્યાણ બંધુત્વ પ્રગટ સાક્ષાત યોગેશ્વર કલ્યા બંધૂત સુરક્ષિત દૈવિકૃપ વ્યવસ્થિત જ્ઞાન ના તપબળ સુરક્ષિત દેવિકૃપ વ્યવસ્થિત જ્ઞાન તપ પર જગત કલ્યાણ વાવણીથી લણાશે જ્ઞાન મોક્ષ અચલ જગત કલ્યાણ વાવણીથી લણાશે જ્ઞાન મોક્ષ અચલ પરાક્રમ મૂંગ શિષો કુપતની કુલ તૈયાર રે પારા ક્રમ કુપતની કુલ તૈયાર સકળ બ્રહ્મા મૂળ કોબે લુટાવે પ્રાપ્ત શીતલ સકળ બ્રહ્મા ભ સંસ્કારિ માતૃપિતા જનમ તેવી તરાગપુષ પ્રભ સંસ્કારી માતૃપિતા જનમ દેવી તરાગપુ નયનકારોની તરતા આદર્શનથી જ મોટી બસ આદરકારી આદર્શનથી જૂિ જીવનમાં શાંતિની જરૂર અહીસા પેજ પ્રેમ સ્વધર્મ જીવન સિદ્ધ જ્ઞાન સમજાવે વિનાયુ મંગલાર્કમરમ સ્વયં સિદ્ધ જ્ઞાન સમજાવે વિનાયુ મંગલાક મરમ ચરમ સજાત્મસિદ્ધ મંદિર ને મશે દુષાત્મસી ધી અને પુરૂષ જહા વિચરે કલ્યાણ ઓ પ્રત્યક્ષ મોક્ષ સ્વરૂપ કવિરાજ બરોબર છે કવિરાજ શ્રીમદજીના પત્રક પત્રક ક્રમાંક તો અમને ખ્યાલ નથી પહેલા બહુ દાદા ભગવાને અમે ચંદ્રકાંતભાઈએ અને અમારા જૂના મહાત્મા બધા પણ બહુ બોલાવતા અને તે ચાર જ લાઈન છે એમની અને એનું હેડિંગ છે આ છે તેમાં જે આ કહો છો આ છે તે એ પોતાની પરત એની દ્રષ્ટિ નથી કરતા પરંતુ આ છે તે બોલે છે સમજી લેવું જોઈએ આપણે તો પછી દાદા ભગવાન કવિરાજ નિર્દેશ કરે છે દાદા તે આ છે તે એટલે આપણે તે નહીં હું જ છે તે બધા આ છે હું આ વાત કરી છે અહીંયા આગળ આ દર્શન ઠારે એમ શું આજે દાદા સૂક્ષ્મદેહે બધાને એટલા બધા સુંદર બધાને દર્શનથી બધાને ઠારે છે જેમને આ યોગ મળ્યો છે એમની તો વાત છે જે આપણે જુદી નારી છે પણ જેમને નથી મળ્યું એમને પણ ખાલી દાદા બોલેને જ કામ થાય છે શું છે પરંતુ એ દાદા શબ્દ નથી એનો મતલબ જ્યારે એને ખ્યાલ આવે ત્યારે તો એના માનેલા ભગવાન એને પ્રત્યક્ષ થઈ જાય છે બહુ સુંદર રીતે અદ્ભુત રચના છે હીર્તન ભક્તિની સંધ્યા હે મનના દેહની સંધ્યા હતી કશું પ્રકાશ પ્રકાશભાઈ કહ્યું તમે બહુ ખુશ થઈ ગયા મેં કહું આ તો બહુ સરસ છે તમારો વિચાર બહુ સારો છે હ અને કવિરાજ આમ જરાક હલવાનું ગમે નહીં ઘર આગળથી પણ એક વખત નીકળ્યા પછી વાંધો ગાડી ચાલીએ એટલે જય સચિદા મહાત્મા હો આપ સૌ દર્શન કરીને અમને એટલો આનંદ ઉભરાય છે તમે શબ્દમાં વ્યક્ત નથી કરી શકતા આપ સૌને પરંતુ આપણે સૌ એકબીજા જા સાથે આપસ આપસમાં શરીરો જુદા હોવા છતાં પણ એકબીજાને ઓળખીએ ના રોખીએ ગમે હોય છતાં પણ આ આનંદ ઉભરાય એ દાદા ભગવાનનો મકસદ હતો આખો જીવનનો કે આવી રીતે આ બધે જ આનંદ આખો ફેલાઈ જાય મૂળ આનંદના સ્વભાવમાં ફેલાવવો મુશ્કેલ છે પરંતુ મનુષ્યમાં એ આખો નિહિત પડેલો છે આનંદ પડેલો છે અને અક્રમ વિજ્ઞાન જ એ આનંદને બધા ખુલ્લો કરી શકે છે સારી રીતે અક્રમ વિજ્ઞાન અને અને એમાં આ કવિરાજના કીર્તનપદો કીર્તનપદો કહેવાય છે અદ્ભુત અદભુત બહુ સુંદર કાર્ય કરે છે બહુ સુંદર એટલે કવિરાજ આવે તો આજે આપતા પુત્રોની સભા બહુ સુંદર છે આજે બહુ સરસ સભા છે મોટી ડૉક્ટર સાહેબ તેમાં આજે અમારા આપતા પુત્ર તમારી રજા વગર કહી દઉં છું બધાને ખુલ્લું રહસ્ય તમારું કઈ ગયા સાહેબ મોટા તે રજા વગર કહી દઉં છું કે એમને આજે નિશ્ચય નિર્ધાર કર્યો છે નિશ્ચય નિર્ધાર કર્યો છે કે દાદા ભગવાનનો આશય જે હતો આપતા પુત્રો માટે અને આ એક એક અમારો આપતા પુત્ર બ્રહ્માંડ ધ્રુજા એવો છે તો આ વિશ્વનું શું અરે અહીંયા આપણે ચાલવા મળશે ગુજરાતથી એ બધે જ સારા ભારતમાં અને એમાં ખાસ કરીને આપણા નાટાજી ના બધો હિન્દી બેલ્ટ રાજસ્થાનમાં પૂરા પૂરા રાજસ્થાન એ ઉત્તમ કાં થોડા હૈ ક્યાં આપ કાં રાજસ્થાન તો સબ જગા ઓર ભારત કે કોને કોને મેં પસંદના છીએ સમજ્યું ને તો આજે અમે આપને વિનંતી કરીશું કવિરાજ કે જો થોડો થોડા પ્રયાસ હોય પણ એક એવા સુંદર બેઝિક કીર્તન પદો નીકળી જાય હિન્દીમાં પણ હિન્દીમાં અઘરી ભાષા નહીં આમ ચાલતી હોય એ પ્રકારે બધા એ પદ સારું પડશે ભરત તમે પણ પપ્પાજીને મદદ કરજો ચોક્કસ કરો અને જે આપતા પુત્ર સાથે છે એ તો બધા રહેશે એ જરૂર કરજો હા આપણી પાસે છે હિન્દીની પુસ્તિકા પણ એને બહુ સરખી રીતે કરવી છે જરૂરી છે બધું બેઝિક્સ જેને કહેવાય બેઝિક કહેવાય કે દાદાને જ્ઞાન મળ્યું ના મળ્યું જોવાની જરૂર નથી કોઈને પણ પરંતુ આ ક્રમ વિજ્ઞાન એટલે શું છે કે આપણે માણસ તરીકે જીવી જવાનું વિજ્ઞાન છે હતું માણસ તરીકે આપણે કેવી રીતે જીવી જઈએ એ ઋષભદેવ દાદાએ માણસોને શીખવાડ્યું તે વખતે એ એ ખેલદી કરીએ આ માયુર ભગવાનના વીર શાસનમાં દાદા ભગવાન થકી એ જ આખું આપણને સર્વેને મળે છે આપણને સર્વેને મળે છે કે હું માણસ છું અને માણસ સાથે જીવે જાઉં બસ અને એ માણસ માટે તરીકે ક્યારે જીવે એનામાં માણસે એના કંઈ ગુણ તો જોઈશે ને ગુણ એટલે માણસાઈ સીધી વાત છે હુંની જરૂર નથી પણ માણસની જરૂર છે એટલે માણસ હું છે એની સમજ બરોબર વ્યવસ્થિત પહોંચે એ આ વિજ્ઞાન જ પહોંચાડી શકશે અને એની અંદર દાદાએ એટલું બધું એટલું બધું આપણી પાસે આપ્યું છે કે આપણી આ જિંદગી તો કશું જ નથી હું તમને કહું કંઈ છે નહીં એને જ આપણે વિસ્તારપૂર્વક વ્યવહારમાં આનો વિસ્તાર થતો જતો જાય એટલો બધો કે સમય તો ક્યાં ખબર નહીં પડે કોઈને એટલે આજે એમને નિર્ધાર કર્યો છે એમને અને અમે નિર્ધાર કર્યો છે અમે બિહારી આનંદજી કહે છે કે હું બિહારી છું ખરો પરંતુ હું એકલો બિહારી નથી અમે અમે સોળ સત્તર જણા છે દાદાના આપતો અને અમારી જોડે બીજા છ એક જણ છે ચોવીસ છે ટોટલ નવા સાથે તો અસલ સંખ્યા આવી ગઈ દાદા ભગવાને ચોવીસની સંખ્યા કરી હતી તો અમે બધા જ અમે આવી ભેખ લીધી ભેખ લીધી ખપી શબ્દ બહુ મોટો ઘણો મોટો શબ્દ છે હે ખપી જવું એટલે સંભાવે નિકાલ નીકળી જવું શું કહ્યું નીકળી જવું તે જ કલ્યાણ કરનારા નથી પણ થશે નિમિત્તથી જીવતા નિમિત્ત છે આ બધા જીવતા જાગતા જો અમારા સાહેબ આપી ગયા એમની ગેરહાજરીમાં તમારું રહસ્ય કહી દીધું બધા બધાને કહી દીધું હવે તમારું ચાલશે નહીં કશું આટલી મોટી સંખ્યામાં શું કરવાના આવે તમલો જય મેં જીએ આવું શું કરવાના કરવું જ નથી કશું એ તો થયા કરશે એની મેં તે પણ અમે છીએ ને બધા હાજર છીએ શ્વાસ ચાલે છે ધબકે છે ત્યાં સુધી સુંદર જય સચ્ચિદાનંદ તો આપણે આપણા પ્રોગ્રામ કેવી રીતે રાખ્યો છે ભાઈ દાદાજી સાડા સુધી છે એમાં સુધીરભાઈ સાહેબનું દિલીપભાઈ અને સુરેશભાઈની થોડી વિમોચન વિધિ છે થોડી ઘણી વાતચીત કરવી છે એ પહેલું કરી દઈએ કે પછી કરવું છે રાખો હા એટલે સત્સંગ થઈ જાય છે જય સચ્ચિદા આનંદ જય સતચિત આનંદ સરુબેન મજામાં છો ને આ તમારા જેવી ડાન્સ બેરેટ જેવી ડીવીડી બનાવી એનું એડિટિંગ ફર્સ્ટ ક્લાસ કરાવજો ત્યાં આગળ જયેન્દ્ર કલ્યાણ પાસે સમજાયું બહુ મજાની છે અને બધા મહાત્માઓને કુટુંબ દીઠ સરસ ચાલી જશે એકમાં જ જ થશે કે એકની બે થશે એક એકમાં ના થાય આ એક ના થાય ચાર થશે ત્રણ ચાર જે થાય તે કરો તમે નંબર વન ટુ થ્રી ફોર કરી છે ને આપણે હા ચાલો હા હનવંતરાજજી કહ ગયે અરે હનવંતરાજ ઉત્તમ ઉત્તમ શાહ બડે પક્કે હા વિજ્ઞાનમાં લગ ગ બિલકુલ વશરાજજી સીખતે હૈ આગે બઢતે જાતે હૈ वोसराजी से सिखते हैं कि उनको सिखाते हैं से सीखता हूँ दादाजी सब सभी से सभी से किसी को सिखाते नहीं नहीं. <laughs> अच्छा तो आप क्या पूछते हैं कि पुझे दादा जी नीचे मुझे आपता सूत्र समझाने की कृपा करिए एक ही आप एक ही आपता सूत्र लिखा है और नंबर तो नहीं लिखा आपने लेकिन हम पढ़ते हैं મનુષ્યો સુખના ગુણાકાર કરે અને દુઃખના ભાગાકાર કરે બોલો સરવાળા બાદ બાકી કુદરત કરે અને ગુણાકાર ભાગાકાર મનુષ્યો કરે અહીંયા જ આગળ આપણે આ જ વાત એક apta sutra હવે એક આ તો એક આપતા સૂત્ર મળ્યું આના પરથી કેટલો ખજાનો નિખરે કરી રહ્યા બોલો એક માણસને માણસ તરીકે સમજાવવા માટે કેટલો ખજાનો બને કો અને આ ગણિતમાં અને ગણિતના સર એમાં એમાં આખું જીવન ચાલ્યું જાય છે કેવા કેવા મોટા થાય છે એ બધા ગણિતજ્ઞો મોટા મોટા પરંતુ આ દાદાનું ગણિત દાદાનું ગણિત એ તીર્થંકર ભગવંતોનું જે આખું એનો ગણિતગ તો ના કહેવાય પણ એ કર્મને કર્મની ગતિનો અનુયોગ છે બહુ મોટો બહુ જ મોટો અને તીર્થંકરોને તો બધું આમ સહેજા સહેજ હોય એમને એમને ગણિતની જરૂર ના હોય એટલે પછી આ લોકોને સમજવા માટે અને દુનિયાને દુનિયાના બધા રહસ્યો સમજવા માટે જીવનને જીવનના રહસ્યો એના માટે ભગવાનને પૃછા કરે પ્રશ્ન કરે પૂછે અને પૂછે અને ભગવાનનો સહેજે સહેજ એવું કુદરતી અતિશય વાળું એ નીકળ્યા કે મશીન ચાલ્યા કરે એ કહે છે આ તીર્થંકર એ મશીન છે પણ બધા માણસોને કામમાં આવ્યું છે અને એ યુ એક અને યુનિક છે યુનિક એની તોલે કોઈ બેસી ના શકે પણ એ પોતે નથી કહેતા કે મારી તોડ કોઈ ભાષે બહુ બધા ના તમ બધા આપણે બધા જ સાથે જ છીએ કે દાદા ભગવાને આ જ વાત કરી આપણને હમ એટલે કવિરાજ ખુશ થઈ ગયા ને જે પછી ધમા ધમધમ ચાલ્યા કર્યું બધું હં દાદા ભગવાનને ઓળખાવવા માટે શું નથી કર્યું એટલે આમાં હનવંતરાજે શું આપને સમજવું છે દાદાજી આમાં કીધું છે કે મનુષ્યો સુખ ના ગુણાકાર કરે અને દુઃખના ભાગાકાર કરે અને કુદરત બાદ બાકી કરે આ ગુણાકાર અને ભાગાકાર એટલે શું કે ગઢ અને ભાંચ ગઢ એટલે શું કે કુંભાર માટી લી પીલી કરી આમ કહીને ગળા બનાવે છે ને અને કોઈ વખત ઊંધો વિચાર આવે કે આટલા બધા ગળા બનાવે આટલું બધું કર્યું બહુ કર્યું મેં માણસને કશું કરવાની જરૂર નથી બધું કુદરત કર્યા કરેવા કયા વાદમાં નિયતિવાદમાં તે પેલો ફસાઈ ગયો બિચારો ગળો ગળવારો એમાં આ થયું અને જેમ જતા જતા ભગવાન કુદરતી એમને આમંત્ર તો ભગવાને જોયું કે આ શું છે આરસુના પીઢ જેવો આ શું મળ્યું આટલો મોટો છે એની માટે કેટલી સંપત્તિ છે બધું પણ એ ગૌરવ વિચાર આવે ને ભાંગી નાખે પાછું પોતાનું જ ઘડેલું ભાંગી નાખે એટલે ગળવું એને ગુણાકાર કહેવાય અને ભાંગવું એને ભાગાકાર કહેવાય હવે સમજ્યા હાજી એને અમારા ગુજરાતીમાં ગઢભાંજ કે છે એટલે ગઢભાંજ મારા માંજગડિયા હોય શું કહ્યું હા એમને નવું ઘડવા માટે ભાગ્યા વગર ગમે નહીં એટલે આજનો જમાનો આવો થઈ ગયો છે તમે ચોક્કસદમ જોજો તમે આજનો જમાનો જ આવો થયો છે અને કુદરત તો છે કે આ કમાઈને લાયો છે એના જ ખર્ચતા નહીં આવડે એના કરતાં આપણે એને જ જવા દઈએ એટલે કુદરતની સહાય વગર ખર્ચાય કેવી રીતે એટલે માણસ એ કુદરત છે અને કુદરત એ માણસ છે જીયા લોકો ભાગ ગળભિયા એટલે ભાજગાળિયા અમુક જ હોય છે એને ચૌદશિયા કેવાય છે જ્યારે સાહેબને છેલ્લી યાત્રા પર લઈ જવાના હોય એ લોકો તૈયાર જ હોય તમારે એમને જ બોલાવવામાં આવે ગામમાંથી ચાલો આ લોકો બોલાયેલા ઓગે છે અરે તૈયાર જો જોતા હું ખુશરાશ કરી દઈએ અને ત્યાં આગળ જ્યારે ભાવ બધું રાખવું પડે મીઠાઈ જલેબી આ તે બધું રાખવું મંગાવે બધું લઈ જાય મૂકે અને પછી ત્યાં મૂકી દે અને પછી હવે આપ લઈ જાઓ આપણે છેલ્લી યાત્રા હમ અને છેલ્લી પછી બધું થઈ જાય તમને બોલાવજો એટલે આ બેસે બેસે અને પછી એની વિધિ વિધિ કરી હોય ને તે ફર્સ્ટ ક્લાસ નાસ્તો થઈ જાય એમના ચૌદશિયા કહેવાય છે એક ભગવાન દિશા વગર ના હોય અને ચૌદશિયા નફટ કહેવાય એમને કંઈ દિશા બિશા નહીં એમને બધું બધી વાત ચાલે પણ એ બહુ ઓછો વર્ગ છે પણ ઓછો વર્ગ છે પણ બહુ મોટા લોકોને એ કરી ગયો છે એ તો નાની શું એટલે મોટે ભાગે આ સંસાર આખું સ્વરૂપ આવું છે એનું સમજા ને સંસારનું સ્વરૂપ એ દાદા ભગવાન અહીંયા સમજાવ્યું છે મનુષ્યો માટે માનવની દુનિયા માટે મનુષ્યની દુનિયા માટે એટલે મનુષ્ય શું છે અને કુદરત શું છે આના પરથી આ સમજ બહુ આપણને ખુલ્લી થાય समझ मनुष्य कशु नहीं कूदरत है कही सके स्वयं कूदरतु बोली नहीं सके जो बोलवा नबड़ो वक्त आवु तो पे फटकार से खरे खरुद कूदरत में शक्ति नहीं कूदरत में कशु પણ એનું જ એને આવીને પર આવે એટલે કુદરતે વ્યવસ્થિત શક્તિનું સંચાલનનું પાસું છે અને કુદરતે જ વ્યવસ્થિત છે એવું દાદા ભગવાને સમજાયું છે અને વ્યવસ્થિત એ જ કુદરત છે આ બંને એકબીજાએ અન્નોની એકબીજાનો સંબંધ કેવો સુંદર છે એ સમજવાની જરૂર છે આના પરથી કુદરત ઉપર તો આપણા ભારતમાં ઋષિ મુનિઓએ બધા બહુ તપાસ કરી ઘણું કર્યું અને વિશ્વમાં ઘણા લોકો વિચારકો બધા ઘણા થયા છે કે એના માટે ઘણું ગુણ લખ્યું છે કુદરત માટે કુદરત અને કુદરતી જીવન અને કુદરત શું છે અને આજે એના માટે બહુ ચર્ચાઓ ચાલે છે પુષ્કર ચર્ચાઓ ચાલે છે સમજનોનો મતલબ આટલો છે ધીરુભાઈ ગાઠાણી નીચે આપે બે આપતા સૂત્રો પૂછ્યા છે એ લઈએ આપણે ફરતી આપતાં સૂત્રો પૂછે નંબર લખવો આપે હનંતરાજજી એનો નંબર હોય ને તે લખવો લીધું જ છે હા આપવામાં આવે છે બરાબર છે તો આપ બે આપતા સૂત્રો આપ લીધા છે સાહેબ એ લઈએ ત્રણ હજાર ને 3064 आत्मानी सिक्स फोर आत्मा द्रव्य गुण पर एकता है बोलो आमा पर शुद्धिकरण थी गई थो पूर्ण शुद्धात्मा સાહેબ આમાં શું આપણે સમજ પર્યાય એટલે શું કહ્યું કારણ કે ટેવો પર્યાય છે કે નહીં મને ખબર નહી આપને ખ્યાલ હોય કો અને એનો સ્વભાવ પણ ટેવો એની પર્યાય એટલે કે એની અવસ્થાથી આ કળયુગમાં આવી છે એટલે કળયુગમાં પર્યાય શબ્દ બોલાયો નથી એ છેલ્લામાં છેલ્લો અર્થ છે સમયનો સમયનો અર્થ છે એટલે એને સમયવર્તી કહ્યું છે શું કહ્યું એટલે પર્યાય શબ્દ ત્યાં જાય છે સમયવર્તી એટલે શુદ્ધાત્માનો આખું પોતે અખંડ પોતાના સ્વભાવે કરીને સતત હોવા અને ક ક્યાં આગળ તો ક્યાં શરીરના બધી બધી અવસ્થાઓ જોડે એટલે પર્યાય કહી એ પર્યાય આખી ખ્યાલ આવ્યો એટલે દાદાએ કહ્યું કે એક બાજુ આપણી પોતાની ભૂલ જોવાનો પર્યાય કે અવસ્થા આપણે કહીએ તો સારું પડશે આજના કાળમાં પર્યાય ઝીણી સમજ છે થોડીક એટલે અવસ્થા ભૂલ જોઈ ગઈ આ કાળમાં એટલા માટે તે જ વખતે આપણે સીધા જ ઉચકાઈ અને મહાવી ક્ષેત્રમાં આપણે ખેંચાઈ જઈએ છીએ સીધા જ ખેચાઈ જઈએ છીએ સાહેબ અને ફાઇલોનો સંભાળ નિકાલ કરવામાં આ બધું જ અમરેલું છે આ કે જેથી કરીને આ દ્રવ્ય ગુણ અવસ્થા છે એ એકત્વ એકતા છે એ જુદું જુદું નથી દ્રવ્ય દ્રવ્યના ગુણો છે તે ગુણ અને ગુણીનો સંબંધ છે અને અવસ્થાઓ છે તે ગુણની ગુણીની અવસ્થાઓ છે એક એક ગુણ એ ગુણ પ્રકારના ગુણના પ્રકારથી રહ્યા કરતો હોય એ બધી અવસ્થાઓ એ ચેતનની અવસ્થાઓ મન વચન કાયાની એ બધી જ આપણી પૂદગલ અવસ્થાઓ અને આપણે એને જોવા જાણવાની બધી ચેતન અવસ્થાઓ આ બે સાથેની સાથે રહ્યા કરે છે પણ સાથે રહે અને જેટલું જેટલું આ પૂદગલની અવસ્થાઓ આપણને સમજાતી જતી જાય કે આ આ હું હું અને તે વખતે એ એટલું ચોખ્ખું થયેલું આ પૂદગલ પૂદગલ સ્વરૂપે જ રહ્યા કરે અને આપણે આપણા સ્વરૂપે સ્થિત થઈ જઈએ સ્થિતિ થાય એટલે અંશે અંશે થાય એકદમ તો થતી નથી એટલે દાદા ભગવાને આપણને આ અક્રમ પ્રાપ્તિ તો થઈ અક્રમ જ્ઞાનની અને એ ભેદ જ્ઞાનથી પ્રાપ્તિ થઈ છે આખું વિજ્ઞાન છે તો મોટું અને એ પ્રાપ્તિ થઈ એ આપણને કૃપાથી પ્રાપ્તિ થઈ છે અને એ કૃપા કરુણા વગર હોતી નથી અને એ કરુણાનો પ્રકાર સામાન્ય મનુષ્યો નહીં સમજી શકાય બહુ મુશ્કેલ છે દરેકમાં આત્મા હાજર છે આદક બહુ લાગશે આપણને વાતો તમ વ્યવહારમાં ધર્મોમાં બધા કામમાં લાગે છે પરંતુ અહીંયા આગળ આપણે મૂળ પરમાર્થ સત્સંગની સભા છે ત્યાં આગળ કૃપાના ફળથી આપણને પ્રાપ્ત છે એટલે દાદાએ એમને યશ ખપતો જ નહોતો બાળપણથી નહોતો ખપતો કવિરાજ બાળપણથી સંત પુરુષે કહ્યું કે સંતોની સેવા કરીએ ભગવાન મોક્ષે લઈ જશે પણ એમને યશ નહોતો ખપતો પેલા યશ આપવા માગતા હતા ના ના ના ના મોક્ષ મારે એવો મોક્ષ નથી જોઈતો મને કોઈ લઈ જાય ને એવું મોક્ષ જેવું શું થયું એમાં મોક્ષ કેવાય જ કેમ કરીને કે છે હવે જયારે આ ઉંમરે કૃષ્ણ ભગવાનના બહુ સમજવા જેવું છે કવિરાજ ભાદરણ સ્થાનકવાસીનું બહુ મોટું કેન્દ્ર હતું સ્થાનકવાસી નું મુંબઈની છે ને એ ત્યાં આગળ એ એનું મુખ્ય કેન્દ્ર એવું રાખતું સ્થાનકવાસીની પેઢી તે જમાનામાં અને બે મોટા પ્રમુખ આચાર્યો થઈ ગયેલા એમાં બહુ પ્રાદરણમાં આ પટેલોમાં એટલે શ્રીમદજી તો બધે બહુ ફર્યા છે ને ચરોતરમાં શ્રીમદજી ચરોતરમાં ઘણું ફર્યા છે નાના ગામોમાં અહીંયા ત્યાં બધે જઈને અને એમનો સાધના હતો તો એ ચરોતરમાં જ ગાળતા પણ એવું ઘર ખોરી કાઢે કે જ્યાં એકાંત હોય કોઈનું કઈ ક્યાંથી એ ના હોય દખલ ના થાય એવી રીતે પછી એકલા રહ્યા કરે પછી ગામમાં ખબર પડે એટલે પાછા થોડુંક એ જાય પણ મોટે ભાગે આવી રીતે સાધનાઓ કરતી મોટાભાગે પછી છેલ્લા છેલ્લા સમયમાં અમદાવાદની એ થયું આ ઈડર બધું છેલ્લા સમયમાં આવ્યું ખ્યાલ આવ્યો જ્યારે તબિયત એ થતી હતી છતાં પોતે હતા એટલા બધા હતા અને ઈડર પર ગયા અને પેલા સાત સાધુઓ હતા જોડે ચાલો તો એ પેલા થયા ત્યારે આ તો પહાડ છે ને આ તો કેમ ચઢાય ધીમે ધીમે અને પેલા તો ઝટું કરતું તમારી માફક પેલા તોતેરમાં ગયા હતા ને આપણે સેવન્ટી થ્રીમાં આ ક્યારે ઉપર પહોંચી ગયા મને ખબર જ ના પડી અમને ભાવ થયો હતો કે આજે મંદરબાર કહ્યું આપણે આપણે પગે જ જવું છે ને આપણે બોડી નથી કરવી પહેલી વખતે બહુ આ વખાણો થાય છે જોઈએ આપણે આ તો ફટફટફટ કોણ પણ સમજાય તે પેલા શ્રીમદજી પહોંચીને સીધા જ એક મોટી ત્યાં આગળ એક શિલા છે બધું બધા ટેકરી ઉપર બેસી ગયા પછી આયા પેલા તો થોડા વખત પછી ચાલતા ચાલતા સાતે મુનિ બધા બેઠા બહુ સુંદર તે વખતે એમનો સત્સંગ બહુ બહુ મળ્યો છે જબરજસ્ત મળ્યો છે અને એ શ્રીમદના ભક્તોમાં એ બહુ જાણીતો છે આખો બહુ જાણીતો છે અને સિદ્ધ શિલા ખબર છે કે જો અમે સિદ્ધ શિલા છે બેઠા છીએ આ બધું વર્ણન કરે છે બહુ એટલે શાસ્ત્રોના વર્ણનો પછી આપણે શબ્દથી જોવા સમજવા જઈએ ને એમાં આખું બધું જુદુસ થઈ જાય એટલે આવી ગયા શું વાત કરો છો દેવ જે નીકળ્યા જાય બધાને લઈને સારું બધા પાક્કા થઈ ગયા છે કવિરાજ મહાત્માઓ એક એક દરેકને પોતાનો વ્યવહાર પડ્યો છે આ સરીબહેનને વ્યવહાર નથી તો કે મારે આટલા બધા છોકરાઓ છું શું કરવું કેશ છવ્વીસ છોકરા છે મારે કેશ તો દ્રવ્ય ગુણ પર્યાયની અવસ્થા તો બહુ જૂરી છે હં આજે બધા આંખો બંધ કરો આખો બંધ કરો આખો આંખો બંધ કરો આખે હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પર હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી હરિહં પર મહાત્મા હે અંતર્યામે શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પર મહાત્મા હે અંતર્યા મે શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા આપ જો દ્રવ્ય ગુણ પર્યાય સર્વજીવ મેં બિરાજમાન હૈ વૈસે હમેરે મેં ભી પ્રગટ શુદ્ધાત્મ સ્વરૂપ સે પ્રગટ શુદ્ધાત્મ સ્વરૂપ કે દ્રવ્ય ગુણ અવસ્થાઓ સે હમે ભી હૈ આપવરૂપ વો હિ મેરા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ હૈ મે પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ દ્રવ્યગુણ અવસ્થા આપ हे शुद्धात्मा भगवान, भगवान हे प्रगट शुद्धात्मा भगवान, भगवान हम आज्ञाधारी आपको, आपको अभेदभाव से, से अत्यंत भक्ति से नमस्कार करते हैं प्रमादवश अजागृति से हमसे आज्ञा धर्म के जीवन में जो जो बुलें हुई हैं है, वो सभी बुलों को, बुलो को हम आपके समक्ष रखते हैं समक्ष उनके लिए खूब पछतावा करते हैं है। और आपने पास आपके पास क्षमा यासना मांगते हैं हे है। शुद्धात्म प्रभु आप यह आज्ञाधारी पर ऐसी कृपा करें जिससे ભેદભાવ છૂટ જાય હે પૂરે શરીર સભી વ્યવહારોમાં અવસ્થાઓમાં વ્યવહાર દૃષ્ટિ કી આજ્ઞા સભી ભેદભાવ છૂટ જાય હેરી વ્યવહાર દૃષ્ટિમાં હમે અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય હમ આપે અંદર अभेद स्वरूप से तन्मय आकार रहे, रहे। जय सच्चिदानंद्रव्य गुण अवस्था हो गई ठीक है आगे जावे पीछे दूसरा सूत्र नंबर है 3065, थ्री उसके जुड़ वाला ज्ञे फरिया करे छे, माटे ज्ञान फरे छे बोलो જ્ઞાન પહેલા ફરતું નથી જગત આખું પરિવર્તનશીલ છે તેથી જ્ઞાન ફરે છે અહીંયા આગળ જ આ રિલેટિવ ને રિયલ અને જે દાદાએ અદ્ભુત ભેદાંકન કર્યું છે બેનું અદભુત રીતે કેટલી સીધી સાદી સરળ ભાષામાં જે ગૂળમાં ગૂળ વિષય છે યુગોમાં યુગોથી કોઈનાથી ઉકલાયો નથી એવો વિષય આ ગુણમાં ગુણ વિષય એટલી સરળતા કરીને ખુલ્લો કર્યો છે અને આપણે મહાત્માઓ બધા જ્યાં જ્યાં પોતે પોતાના વ્યવહારમાં જ્યાં જે રીતે અહીએ આપણા એ કરીને એકને બે ને ચાર ને જેને હોય તેને આપણા નિમિત્ત ભાવે કરીને એકબીજાના બહુ જ સહાયક થઈ શકીએ છીએ નિમિત્ત જ સહાય કરી શકે બીજું કોઈ નથી કરી શકતું અને અહીંયા દાદા ભગવાને અકર્તા બધના સિદ્ધાંત આખો મૂક્યો છે કે આ કરતાવાળા જગતમાં બધાએ મન માણસોએ મનુષ્ય તરીકે કેવી રીતે રહેવું હમ એટલે આમાં આ જ્ઞાનને જ્ઞેયની વાત કરી જ્ઞેય ફર્યા કરે છે એટલે કે અવસ્થાઓ ફરે છે જ્ઞેય કોને કહેવાય કે પોતે પોતાની અવસ્થાઓ સાથે હોય જ હંમેશા જળ અને ચેતન બે જોડેને જોડે છે છતાં બંને પોતપોતાની અવસ્થાઓથી છે પ્રત્યે પોતપોતાના ગુણોને અવસ્થાઓ એટલે જે જ્ઞેય છે એ જ્ઞેય ભાવે જ્ઞેય સ્વરૂપે જ એની અવસ્થાઓથી રહ્યા જ કરે છે એટલે ફર્યા કરે છે કે છે એનામાં કંઈ ક્રિયાશક્તિ નથી બહુ સમજો એમાં ક્રિયાશક્તિ નથી પરંતુ આની અવસ્થાઓ આ જોવા જેવું છે અને જ્ઞે ફરે છે જ્ઞાન ફરતું નથી પહેલાં એવું કહેવા માગે છે જગત આખું પરિવર્તનશીલ છે એટલે કે આ જગત કરતા ભાવથી પરિવર્તનશીલ છે એ જગતને આપણે આપણા અકર્તા સ્વભાવથી આપણે એને સમજીએ તો જગત જેમ છે તેમ આપણને સમજાતું જતું જાય ઓળખાતું જતું જાય જગત અને જગત એટલે બીજું કશું જ નહીં આપણા મન વાણીને કાયા શું કહ્યું અને દાદાએ એને બહુ સુંદર રીતે મૂક્યું કે મનવાણી કાયા છે તેના સંબંધો તો હોવાના જ છે એટલે એને ફાઇલ કહ્યું અને ફાઇલોના સંબંધો કહ્યું ફાઇલ અને ફાઇલોના સંબંધો અને એટલા માટે આજે આ મન વચન કાયા જગત પરિવર્તનશીલ એ કોઈ ક્રિયા વગર પરિવર્તનશીલ હોઈ શકે નહીં અને ક્રિયા કોને કહેવાય કે થઈ ગયેલી હોય તે આજે પરિવર્તન પામ્યા કરે છે થયા વગર પરિવર્તન પામે નહીં અને કોઈ પણ વસ્તુ આગળ થઈ જ ગયા સિવાય આજે બને નહીં શું બને નહીં બને નહીં એટલે આપણી પુસ્તિકાઓ કોઈ આવી છે બન્યું એ કરેક્ટ એવું છે કંઈક પુસ્તિકા બન્યું એ કરેક્ટ શું કહ્યું હં અને અમારા ઉત્તમ શાહને તો બન્યું ઉપર તો બહુ બધા એસે લખી દીયા હે હું લિખાય લિા હે ને આપને હા તો હિન્દી મેં આપો ને અક્રમ વિજ્ઞાન મેં બન્યું હિન્દી મેં દો બોલો હો ગયા લિખો ને કબ કબ આયેગા અચ્છા ભાઈ એડિટર સાહેબ તો જ્ઞાન અને જ્ઞા એ ભગવાને એમને પોતાની કવિરા જે એમણે પદમાં કહ્યું તેમ અનંત સિદ્ધિ લૂંટાઈ જેને કશો જસની જરૂર નથી જશની જસ આવે તો કે એનાથી દૂર નથી ભાગતા પરંતુ એ સ્વીકારતા નથી સ્વીકારતા નથી કેવી કેવી પરિસ્થિતિઓ બધી આવી છે બધું એમને સુંદર કોઈ આ બન્યું નથી આ હાજરીમાં પ્રત્યક્ષ સદેહ નથી બન્યું આ એ દાદા ભગવાન સમજાયું હંમેશા ગયા પછી જ આ બધું થાય છે તાર સિવાય પછી હાજરી નથી થતું સાહેબ દાદાએ આ બધી અદભુત રીતે એમને સમજાયું એટલે શરૂ શરૂમાં તો હાર કે છે અમને ગાળિયા જેવા લાગે પણ અમે સામાન્ય ભાવને એ કરવા માટે અમે સ્વીકારી લઈએ છીએ સ્વીકારી લઈએ છીએ અને એમાં કંઈ શુદ્ધાર્થમાં ફરતા હોય પાછા એટલે બિહારી આનંદજી હા એટલે અદ્ભુત પુરાણ પુરુષ ગજબ અને જ પુરાણ પુરુષ આપણામાં પુરાણ પુરુષ એટલે પરમાત્માનું સ્વરૂપ એ જ આપણામાં આપણા હાથમાં આપી દીધું હથેળીમાં બધા એને અને જ સ્વરૂપ આપણી પાસે છે તો કોઈ ક્યાંક અમને તો અમને મળ્યું નથી તે મળ્યું નથી મળે છે વાત નહીં કરવાની પરંતુ જેની પાસે છે તેને શું છે જો તારી અંદર જ છે તું ખો એમ કરીને પછી એને રસ્તા બધા વ્યવહારના વાત કરી શકાય બધી જ વાત કરાય આખું આ વિજ્ઞાન વ્યવહારમાં મૂકી શકાય એવું છે અને વિજ્ઞાન વ્યવહારને જ લાગવું પડે છે સાહેબ શું કહ્યું પણ કયો વ્યવહાર તો કે એ જે નિશ્ચય છે એની સાથે રહેલો અને એમાં એ નિશ્ચયના સાથેના ભેદ વિજ્ઞાન વાળો વ્યવહાર કેવો નિશ્ચય સાથેના નિશ્ચય જે શાશ્વત છે અવિનાશી છે વ્યવહાર એ અશાશ્વત છે ને વિનાશી છે બંનેનું સાથે હોવા અને એની પાછળ માણસનું જીવવાનું વિજ્ઞાન માણસને જીવવાનું વિજ્ઞાન આખું છે એટલે દાદાએ બહુ મોટી વાત કરી અહંકાર જ જન્મે છે અહંકાર જ જીવી જાય છે અને અહંકાર જ જતો રહે છે પરંતુ એનો મોક્ષ જતો થતો નથી ત્યાં સુધી એ આવી રીતે ફટ બટક્યા કરે અને મોક્ષ થાય છે છેવટે અહંકારનો કારણ કે અહંકાર આજ્ઞામાં એક ક શબ્દ છે એક કારકતાનો સૂચક છે શું કહ્યું એટલે કારકતા કોની હોય ક્રિયાની હોય કોઈ પણ એક્શન ક્રિયા કોઈ પણ માણસ તરીકે આપણે કર્યા કરીએ એ કાર્ય કારકતા બધી સમજાયું ને એ કારકતા એટલે એ કારકતા વ્યવહારમાં વ્યવહારના દ્રષ્ટિએ છે નિશ્ચયમાં નિશ્ચય દ્રષ્ટિથી છે રિલેટિવમાં રિલેટિવ સાઈડે છે અને રિયલમાં રિયલ સાઈડે છે એટલે બેવને સાથે એકબીજાના અન્યોને સંબંધ એવી રીતનો છે અને તે આપણને દાદાએ પ્રસ્થાપિત કર્યો બધો જ્ઞાતાય સંબંધ કે મન એ શરીરનું અંગ છે સૂક્ષ્મ અંગ છે પરંતુ એ જ્ઞેય છે ને તમે એના જ્ઞાતા છો આ મન સાથેનો જ્ઞેય જ્ઞાતાનો સંબંધ એ વૈજ્ઞાનિક સ્વરૂપે વ્યવહારમાં બહુ સુંદર લાવી શકો છો આજે કવિરાજ જોકે એમાં જે વડીલો આપતોપુત્રો આ બધા અને યુવાનોમાં બહેનો અને ભાઈઓ બંનેમાં જે સત્સંગમાં બધા ઘણું કામ કરી રહ્યા છે બધી જગા એ બધી જ જગાએ શું એમાં જેને ભાગ હોય ને એને ભાગ એટલે બહુ મોટા ડોક્ટર ઓગણીસો ને પાંત્રીસની સાલના અને સાયન્ટિસ્ટ થઈ ગયા પાછા અને નોબેલ પ્રાઇઝ મળેલું એને બહુ મોટા ડોક્ટર હતા પણ ડૉક્ટરે જોયું કે આ દવા છે મેડિસિન છે આટલો બધો વિકાસ કર્યો છે માણસના શરીરને ખૂબ લાભ આપ્યો એને આજે આપણું જીવનય લંબાયું એને બધું કર્યું બધું માણસે કર્યું પણ એનાથી વર્યું શું કહે છે મેડિકલ સાયન્સ ખોટું નથી એટલું સારું છે કે શરીરને એ સરખી રીતે રાખી શકે શરીરને સાધન તરીકે સરખો ઉપયોગ કરી શકીએ આપણે એને આ ત્યાં સુધી એની મર્યાદા છે એની આગળ કેમ જઈ શકે એની આગળ જે માણસને માણસ તરીકે ઓળખાણ આપતું હોય તો બહુ સારી વાત હતી એ આવું ડૉક્ટર સાહેબ કે છે કેટલો મોટો સર્જન છે એ ઓગણીસો સાલ જ્યારે અમેરિકામાં મોટા મોટી મંદી હતી ત્યાર પછીની વાત આ એક પુસ્તક છે તે આપણા અમને બહુ કોલેજમાં ભણતા હતા સાંભળ્યું હતું આનું પણ પછી વાંચ્યું કે અબ્દુલ કલામ આઝાદ પાસે થોડી બેતાની થોડી ચોપડીઓ બધા નથી બહુ સાદા માણસ હતા હમણાં ગુજરી ગયા ને આપણા ભાઈ એક્સ પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ એમના થોડીક ચોપડીઓ કોઈ પેલા રિપોર્ટરો જોવા ગયા કે આ શું છે તો સાદા ઘર હતું રૂમ હતી એમના રૂમમાં ગયા જોઈ ચોપડીઓ તો નજર કરી કઈ કઈ છે એમાં તેમાં કહે કે આ કું કે મેન ધી અનનો અજાણ્યો માણસ અજાણ્યો માણસ એ પુસ્તકનું નામ છે અને ડૉક્ટરે પોતે બહુ વિચારો આવે ને બધી નોંધો રાખે ને એવું નોંધો રાખેલી એની પરથી અમદાવાદ ડૉક્ટર મિત્રો મળ્યા આ બહુ સુંદર છે આ લોકોના માણસોને કામમાં લાગે એવું છે તમે આને સરખું કરો તો આપણે એને પુસ્તક રૂપિયે કાઢીએ તેમ કરી નીકળ્યું પાછું શ્રીમદે પોતે કશું નથી લખ્યું પણ પોતાના એના માટે અંતર અવલોકન કરવા માટે એમને બધું નો તો થોડીક લખી લે આમ તેમ ગમે તેમ ચાલે આવી બધી રહી હતી પણ એ તો ગમે તેવું લખાણ હોય તો બહુ પધ્ધસરનું વ્યવસ્થિત વ્યવસ્થિત હોય જ્યાં કહે તો આમ કરીને પછી આ ઉપર લખી નાખે ખબર પડી જાય તરત જ તે પછી પાછળના ભાગમાં આવ્યું લઘુરા પછી આ બધું આમ તેમ ભેગું કરીને બધે આ પુસ્તક છપાયું છે એમને નથી લખ્યું કૃષ્ણ ભગવાને જાતે અર્જુનને બોધ આપ્યો તે બોધ હતો એ છપાયો નતો કૃષ્ણ ભગવાનના સગા જેવા ભીષ્મ પિતામાં હતા એમના મોટાભાઈ એ વેદ એમને એમનાથી આવ્યું આખું લિપિબદ્ધતામાં આવ્યું એ પણ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું ને એમના દિલમાં હતું જે હતું અને અર્જુનને અને નહોતું પહોંચતું એને છતાં એને દ્રષ્ટિ આપી એટલે પહોંચાડતું કર્યું એમને અને પછી એને સમજણ પડી કે અર્જુન કોણ ને હું કોણ અને પછી કહ્યું કે અર્જુનને ભાગ આવ્યું છે તું કર નહીં તો જોતામાં તને વિધ ખલાસ થઈ જઈશ તું કે અર્જુનને જે કામ આવ્યું છે અર્જુનને કરવા દે સીધી સાધી વાત કરી એમને અર્જુનને કરવા દે તું તું છું અને તું છું તું એકલો થોડો છું હું તારી જોડે છું જ ને કહે છે ત્યાં જ મને બેહાડ્યો છે જો તારા ગોળા આંકવા માટે તારા ગોળા હું આંકું છું તું તારા અર્જુનને કર્યા કર આટલું જ એમને કહ્યું પણ દિલમાં હતું એમને કહ્યું એ દિલમાં એમનું હતું એ બહાર કેમનું આવે સુરેશભાઈ સાહેબ દાદાએ આપ્યું છે બહુ દાદાએ બહુ કાઢ્યું છે તો એક વખતે અમને દિલ થાય છે કોઈ વખતે કે આપણે કંઈ અધ્યાસ લોકવાઈઝ કરવાની જરૂર નથી પરંતુ સંક્ષિપ્ત કરી હતી એક કૃષ્ણ ભગવાનની સંક્ષિપ્ત અધ્યાત્મ ગીતા કરી નાખી જોઈએ અધ્યાત્મ ગીતા હે પણ એના માટે તો પછું ક્યાં કે જવાનું કંઈ આશ્રમ બાશ્રમ છે નહીં કોઈ શકાય હે આપતા પુત્રો ઉપાસ રહ્યો છે ને જે ફરે છે ફરતો જ ઉપાસ રહી બધો એવું છે શું કહો છો થાય એવું અડથો ઉપાસ રહી હા તો એ તો બહુ મોટી વાત છે એટલે આ ને જ્ઞાનનો સંબંધ આપણે બહુ મોટો છે આપણે વ્યવહારમાં વ્યવહારથી આપણે આપી શકાય છે આજ મેં જે પુસ્તક કહ્યું એમાં એના પર તો બહુ લખેલું સુંદર છે મનુષ્યને અને મન માટે આખું જગત એટલી બધી મથામણ કરી રહ્યું છે મન અને મનના બધા જ એનું વિશ્લેષણો એના રહસ્યો બધું સમજવા માટે ઘણી રીતે ઉથાવ્યું છે આ લોકોએ અને અક્રમ વિજ્ઞાનથી આપણે એને જો એ પીરસાય બહુ કામ લાગે એવું છે આ સૂત્ર હવે થઈ ગયું ભાઈ બોલો જો જ્ઞાન ફરેને તો પછી એક પાછું કરતા વાળું થઈ ગયું કરતા સ્વ હતું ત્યાં પરિણમ પરિણમ્યું એટલે જ્ઞાન નો સ્વભાવ પરિણમ માનો છે અને બે જોડે છે બેમાંથી એકલું કોઈ શોધી નહી શકો તમે ના સમજે એટલે જ્ઞાન જે છે એ તો પ્રકાશ છે પ્રકાશ ફરવાનો હોય નહીં પરંતુ એ પ્રકાશ જે ગુણ છે એનો જ્ઞાન પ્રકાશ ગુણ એ ગુણ એ ગુણ રૂપે કામ કરી રહ્યો છે એ પ્રકાશ પ્રકાશ શું કામ કરે કે જણાવી દે બેટરીનું લાઈટ હોય અંધારામાં હોય શું કહેતો આ બધી જે વસ્તુઓ જણાવે આપણને તો પ્રકાશ એમાં જણાવે એને શું જણાવે કે એમાં જે જણાતું હોય એ જણાવી દે તો શું છે તેની અમે જ્ઞાય છે તો જ્ઞે જ્ઞાની અવસ્થા હોતી છે એટલે એ બધી અવસ્થાઓને આને જાણવાની અવસ્થાઓ છે એટલા માટે એ કે છે કે આ જ્ઞે છે એટલે ફરતું નથી પરંતુ જ્ઞાન થાય છે એની પર નજર કરું તો આમ સમજ આમ કરું તો એના મને આખું આ સમજાઈ જાય પરંતુ એનો આકાર તો છે જ ને એટલે મારું જ્ઞાન આખું જ્ઞાયાકારે ફરી આ વસ્તુ આમ છે એટલે આને જાણદાર હોય તે રીતે કે અને આપણે સામાન્ય ભાવે કહીએ આપણે કારણ કે આરોબર છે બસ આટલી જ વાત છે એટલે વ્યવહાર એ બધો સામાન્ય ઉપયોગ હોય છે શું કહ્યું વ્યવહાર સામાન્ય ઉપયોગ થી હોય અને હું શુદ્ધા જ છું એ આપણે સામાયિક સ્વરૂપે રહીએાર્થ નો પ્રયોગ છે એક વખત આપણે સમજાવેલું કે આપણી જે આત્માની સ્વચ્છતા શક્તિ છે એમાં જ્ઞેયો પ્રતિબિંબ થાય પ્રતિબિંબ થાય એટલે આપે તે વખતે એવું કર્યું મારા એક નિર્બંધને આપની સમક્ષ વાંચેલો ત્યારે આપે એમ કર્યું કે પ્રતિબિંબ થાય એટલે આ દાખલા તરીકે પંખો છે તો પંખા ક્યાં છે આ અંદર પ્રતિબિંબ થાય એ મારા જ્ઞાતા દ્રષ્ટતા પર્યાયો એ મારા પૌતામાં છે અને એ મારી પર્યાય મારી પર્યાય પંખાને આકાર્ય થાય છે એટલે પંખો ત્યાં છે પણ પંખાને આકાર થાય છે અને એ દ્રષ્ટિએ આપણે એવું કે અનંત જ્ઞાનો દુનિયામાં અનંત જ્ઞેયો હશે એ તમામ આપણા જ્ઞાનના આકારે થાય અને સાથે એ કહેલું કે એ દર્શનશક્તિ અને જ્ઞાનનો મહિમા છે એટલે આ પોતાની પર્યાયથી જે બને છે કોઈ પણ વસ્તુ હોય ચોત્રી પછી સાથે એક વખત સમજાવેલું કે એક મોટી ટ્રક છે પાઇપટન સામાન બદલો છે આયનામાં પ્રકૃતિ થાય છે પણ એ આયનાની જળ છે સ્વચ્છત્વ શક્તિને કારણે અંદર છે નહીર એ ત્રણ બહાર સળગે છે તો આગ જે છે એ આયનામાં દેખાય તે આગ પણ આજનાની પોતાની છે એટલે ને એવા ઝળકે છે આપણે કર્યું તો એ રહી શકે એ એ આપણે પુરુષાર્થથી જાગૃતિથી પુરુષાર્થની જાગૃતિથી કે આપણને આ સરળથી ઓળી જોઈએ છીએ આપણે પરંતુ ઓળીને જોવાથી એ જોઈએ છીએ જો આપણી આ સ્થૂલ આંખો દિનકરભાઈ સમ્રાઈ ઓળી ઓળી પ્રગટે છે હોળી હોળી હોરી પ્રગટાવેલી પ્રગતિ છીએ પરંતુ આ આંખોની દ્રષ્ટિ જુએ છે તોય આંખો દજાય છે આંખો દજાય છે આવી જ રીતે આપણે આપણા દર્શનથી દ્રશ્યને જોઈએ એમાં દર્શન પોતાના સ્વભાવથી સ્વભાવમાં જ રહ્યા કરે એટલે એનો દ્રષ્ટા સ્વભાવ એ પ્રમાણે જ રહ્યા કરે પણ દર્શ્ય દર્શન આપણે સમજાઈ જવું જોઈએ કે આ દ્રશ્ય છે અને દ્રશ્ય જ છે એવું પાકું થઈ જાય એને જ્ઞાન કહી લેવાય એને જ્ઞાન કહ્યું બીજું કશું નહીં એનું એ પ્રકાશ એનું એ છે પરંતુ એના ગુણો છે ખારે એ ગુણો જુદી આવી રીતે કામ કરે છે અને પછી આપણને આ જાણવાનું જેટલું સ્ટેબલ થયું સિદ્ધ થયું સીજ્યું આપણું જાણવાનું એટલું જોવાનું આપણું સામાન્ય થઈ જ ગયું પછી એ જોવાના સામાન્યપણામાં આપણને ભેદ નહીં હોય આપણી આંખોમાં બધું ભેદવાળું હશે પણ આપણને ભેદ નહીં હોય આપણી દ્રષ્ટિમાં એટલે વ્યવહાર દ્રષ્ટિની વાત કરીએ છીએ આપ સમજ્યા એટલું રહેશે અને એવું બધાને રહેશે દરેકને અનુભવ થાય છે કંઈને કંઈ રીતે અનુભવ દરેકના થયા કરે છે પણ આ અનુભવમાં વિશાળતામાં પછી બધા માણસોને સમજાવવા માટે જે સત્સંગમાં નીકળીએ ત્યારે આ જ અનુભવ વિશાળતા દરેક ને લાગે આપણને લગે સારું છે આપ સમજા એટલે જ્ઞેયાકારો જે છે ને જ્ઞાયા એવું છે જ્ઞાન છે ને જ્ઞાન તો પ્રકાશ છે અને જ્ઞાનનો પ્રકાશ એ તો નિરાકારી છે પરંતુ આ સાકારી છે આપણી પાસે ભેદ પડ્યો છે કે જોવાય છે તેને જોનારો બે નોખા જણાય છે હું જાણનારો બે નોખા જ અને આ બે હોય ત્યારે એની પેલી જોવા જાણવાની કિંમત થાય એટલે ટાઈમ છે આપણી પાસે પંદર મિનિટ છે હજુ કવિરાજ પતાવી દઈશું કાલે લઈશું કાલે લઈશું એવું કરીએ આપણે આ હેમા કમલેશજી એ બહુ એ છે હા એ પેલી જોધપુરવાળી છે વસરાજીને ત્યાં ઓફિસમાં કામ કરે છે મુંબઈમાં ત્યાં મુંબઈમાં આવે છે તમારે હેમા આવીએ લુકર ને અને બીજું અરવિંદ મહેતા આપણે પ્રખર શાસ્ત્ર જ્ઞાની અરવિંદ કવિરાજ માથાગુરજો માન આપણા વાહ કમુબેન પટેલ સાહેબના અંધેરીવાળા દીપકભાઈ સાહેબ ના પડોશી કમુબેન જય સચિદાદ તો કાલે લઈએ આપણે છ વાગ્યા છવા આપણે જે કરો કરો આપણે કાલનું રાખજો અને પછી આપડે સુધીભાઈ સાહેબ જે આપડું જે છે એ ભેગે ભેગું કરવા દઈએ બધા હવે આ નિમંત્રકો છે એમાંથી જે મુખ્ય આવશે ભારતી બેન અને મહેન્દ્રભાઈ બે કાલે સાહેબ આવે છે પછી પદ લઈએ આપણે જય સચિદાન વિજ્ઞાન એક વેબસાઇટ આપણે લગભગ બે અઢી વર્ષ પહેલા લોન્ચ કરી હતી એ વેબસાઇટ હવે આખી રેનોવેટ કરી અને રાઇટ ફ્રોમ ધ બેઝિક ઓ આખું ને બધું રીલોન્ચ કરવાની અત્યારના આપણે હમણાં આજથી ગઈકાલ સાંજથી રીલોન્ચ થઈ છે તો એ બનાવેલી છે આપણા જિગ્નેશભાઈએ ઓસ્ટ્રેલિયાવાળા તો જિગ્નેશભાઈ આવીને બે મિનિટ માટે એમનું ડેમોન્સ્ટ્રેશન કરે દાદાજી આપને આ માં દેખાશે તો કરો કરો ઘણી લાખો પૈસા અનુપલ લખો કેટલા છે ચાલો ચાલો હા જય સચ્ચિદાનંદ દાદાજી આપણે દરેકને ટીવીની પોતાની સ્ક્રીન પર દેખાશે મહાત્માઓ જિજ્ઞેશભાઈ જે કહેશે જોઈ લેજો આપણે આ નવી વેબસાઇટ લોન્ચ કરી છે એનું મેઇન ફીચર છે આપણે અત્યારે કે દરેક ડિવાઇસમાં એટલે મોબાઈલમાં ટેબ્લેટમાં અને કોઈ પણ કમ્પ્યુટરમાં આપણે આ વેબસાઇટ જોઈ શકાશે ના ના દાદાજી એટલે દાદાજીનર્સ છે એ બેનર્સ માં આપણે સુગ્રી મારો દાદાજી એમાં એકદમ નાના ઇન્ડિયા ચાલો ચાલો જણાવો તો દાદાજી બતાવી દો જલ્દી હા દાદાજી અહિયાં આગળથી તમે બધા જ દાદાજીના સત્સંગના પ્રોગ્રામ છે દાદાજીના બધા જ વિડીયો છે અપકમિંગ ઇવેન્ટ છે ચોવીસ કલાકની કિર્તન ભક્તિના બધા જ પ્રોગ્રામ છે એમ કહો છો હા દાદાજી એ લાઈવ જોઈ શકાશે અહીંયા એટલે કે આપણે હાજર રહીએ એવું એના જ બધા હા દાદાજી અને જે લોકો મિસ કરી ગયા હોય એ લોકો આ લાઇબ્રેરી છે આપણી પાસે જેમાં કવિરાજના બધા જ પદો અત્યાર સુધીની બધી જ બુકો બધી લેંગ્વેજમાં લાઇબ્રેરી છે જેની અંદર દાદાજી દાદા ભગવાનના આપના આપતા ઇવેન્ટ્સના ટોપિક બેઝ સત્સંગ જે સુરેશભાઈ ડીવીડી બહાર પાડે છે અને સરયુબેનના ત્યાં જેટલા પણ ડ્રામા થાય છે એ બધા જ અહીંયા મૂકી દીધા છે આપણે હવે એટલે અત્યાર સુધીમાં આપણે ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી ફાઇવ વિડીયોઝ અપલોડ કર્યા છે અને એનું કામ આગળ ચાલતું રહેશે દાદાજી એટલે અત્યારે ટુ અને ફિફ્ટીન એ બે વર્ષના બધું આપણે ત્યાં અપલોડ કરેલું છે આપણે અહીંયા આગળ અને બહુ સારી રીતે આપણે અહીંયા આગળ એનું ફિલ્ટરેશન રાખ્યું છે એટલે કોઈને પણ જોવું હોય તો બે હજાર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એવી રીતે જોઈ શકે છે આપતા પુત્રોના બધા જ નામ સાથે એ લોકો સત્સંગ જોઈ શકે છે અને આગળ આખું આવી રીતે અહીંયા આગળ એનું સ્ટ્રકચર બનાવેલું છે દાદાજી અને આપણે બધા જ ઓડિયો સત્સંગ પણ જેને પણ વિડીયોનું પેલું હોય નહીં કે જોઈ શકાય તો એ લોકોને સાંભળવું હોય તો ઓડિયો સત્સંગ પણ અહીંયા બધા જ દાદાજી આપણા જેટલા પણ હતા એ બધા જ અહીંયા આગળ જોઈ શકાશે આપણાથી ઓડિયો સત્સંગ એટલે તમે ખાલી પ્લે કરશો એટલે ઓડિયો સત્સંગ ચાલુ થઈ જશે અહીંયાથી પણ આ તો ઇન્ટરનેટ હોય એમના માટે એ જ કરી શકે ને હા દાદા જે ઇન્ટરનેટ હોવું જરૂરી છે એટલું કનેક્શન જોઈએ ઇન્ટરનેટ દરેક ના જોઈએ બધા લઈ લેસુતા મોબાઈલમાં બધાને હોય છે ને એટલે જ આ મોબાઈલમાં થઈ શકે છે એટલે આ આપતો પુત્ર સાહેબો આ જિજ્ઞેશ સિડની ઓસ્ટ્રેલિયામાં બેઠો બેઠો એનો વ્યવહાર ચલાવે છે ને આ ધંધો કરે છે જુઓ ઉત્તમ શાહ વ્યવહાર એનો કરે છે ને આઈટી આઈટીનું કામ કરે છે મોટું હવે ને હવે તો અહીંયા અમદાવાદને ખુલ્લું કરે બધું લોકોને નોકરીઓ આપી કેટલાને આપી ત્યાં નોકરી દાદાજી ચોત્રીસ જણ ચોત્રીસ જણાવો નોકરી આપી અહીંયા ઇન્ડિયામાં ઓછું કહેવાય અમેરિકામાં બે ચાર જણને આપે છે એમાં કેટલા એ લોકોને એ કરી નાખે છે હે એ તો હવે વરોડા ઓપન કર્યું પાછું એક્સપેન્ડ કર અને જોડે જોડે આ ધંધો કરે છે કયું છે આ કઈ જાતો ધંધો કહેવાય એ દાદાજી આપના દાદાજી આપના આશીર્વાદ થી બધું ચાલ્યા ચાલો અચ્છા બહુ સારું કેવાય દાદાજી બધા ગેલેરી પણ આપણે અહીંયા મૂકી છે જેમાં બહુ રેર ફોટો જે ઘણા મહાત્મા જોવા નહીં મળતા હોય એ બધા પણ ફોટા આપડે કલેકશન અહિયાં મૂકવાના છે અને અત્યારે ઘણા બધા ફોટા આપણે મૂકેલા છે અહીંયા આગળ ઓહો બધા જ સેન્ટર્સની ટોટલ બધી જ ડિટેલ્સ કોન્ટેક ડિટેલ્સ સાથે અને એમના સેન્ટર્સમાં કઈ કંઈ એક્ટિવિટી થાય છે એ બધી જ વિગતો આપણે મૂકેલી છે એટલે કોઈ પણ નવા સેન્ટરમાં જાય ને એની આજુબાજુના સેન્ટરનું જોવું હોય તો એ લોકો અહીંથી જોઈ શકે છે એટલે આપણે બધા જ વર્લ્ડ વાઈડ ખાલી ઇન્ડિયાના નહીં પણ યુનો યુએસના યુકેના નાઇજીરિયાના ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ બધા જ સેન્ટર્સ મૂકેલી છે એટલે કે દિલીપભાઈ આની માહિતી મૂકજો અને કઈ સાઈડ છે આટલું કઈ દેજો બધાને પહોંચી જશે અને હિન્દી ને ઇંગ્લિશ બધાજો બે દા ચાલુ છે અચ્છા અને દાદાજી આજે આપણે આ ખાલી ઇંગ્લિશમાં છે પણ આપણે ટૂંક સમયમાં જ આપણે ગુજરાતી ને હિન્દીમાં પણ આ જ વેબસાઇટ આખી નાખી લોકો જોઈ શકશે એટલે બધા માટે આપણે કરવાના છીએ હિન્દીમાં હિન્દીમાં બહુ જરૂર છે ગુજરાતી તો કરો જ આજુ ગુજરાતમાં તો આપણે આટલું પહોંચ્યા નથી ગુજરાત તો ઘણું મોટું છે પણ જોડે જોડે હિન્દીમાં કરીએ તો આપણે બહુ મોટો વિચાર બધા ક્ષેત્રફળમાં જઈ શકીએ નહીં કવિરાજ હિન્દીમાં બહુ મોટું જી અને આપણે પરદેશને બધા જઈએ છીએ પરંતુ આપણો સ્વદેશ ના ભૂલાય એ જોવાનું બસ દાદાજી સ્વદેશ કમલેશ આનંદ આપતપુત્ર કમલેશ આનંદજી આમાં બહુ જ હેલ્પ કરેલી છે દાદાજી એકલું કમલેશ આનંદજી નહીં પણ દિલીપ અંકલનો અને બાકીના ઘણા બધા યુથનો ઘણો બધો સપોર્ટ રહ્યો છે આમાં ખાસ કરીને હરીશભાઈનો ઋષભ જે મારી ત્યાં સિડનીમાં છે એને બહુ જ મહેનત કરી છે ડેટા એન્ટ્રી કરવાની રાત રાત બેસીને ડેટા એન્ટ્રીઓ કરી છે અને ઘણા બધા યુથનો ઘણો બધો સપોર્ટ છે ખાસ કરીને જીતુભાઈના ઓફિસથી ઘણું બધું કામ અમને મળ્યું છે મટીરિયલ આપ્યું છે એમને અને સહકાર આપ્યો છે એમને જય સચિદાલ આપણા સંગપતિ હરીશભાઈનો દીકરો એ ત્યાં છે એમની જોડે કામ કરે છે અત્યારે અત્યારે કામ કરી રહ્યો છે સિડનીમાં સુરેશભાઈ પાંચ ના પરમાર્ત કેટલા છે ભાઈ પેલું કેટલું છે શું છે કેટલા છે સર કઈ કહેવા માંગે છે અમારા જેવા ને વિઝા ના મળે આખી દુનિયામાં ફરી શકશે ને આમાં આ જે વેબસાઇટ છે વિઝા વગર આરામથી ભરાય આપણી પણ આવવું પડે શું છે આ બોલો જય સચિદાનંદ મહાત્મા પુત્ર સાહેબ હો કવિરાજ પૂજ્ય દાદાજી કવિરાજ સચિદાન લગભગ દસ વર્ષ પહેલા, લગભગ નહીં એક્ઝેક્ટલી દસ વર્ષ પહેલાં દાદાજીનો છોતેરમો બર્થડે જન્મોત્સવ આપણે રાખેલો કામરેજ મંદિર પર દાદાજી તે વખતે મેં આપને પૂછેલું કે અમારી નિવૃત્તિમાં અમારે કઈ પ્રવૃત્તિ કરવી તો તે વખતે આપે સહજતાથી સૂચન કરેલું કે આજના ધર્મનું કંઈ સત્સંગ બહાર પડે તો સારું તો એ પ્રમાણે દાદાજી તે વખતે બે હજાર પાંચમાં પાંચ આજ્ઞા પરમાર્થ ભાગ એક બહાર પાડ્યો હતો તે વખતે આપણે ભાગ બી નહોતો આપ્યો જસ્ટ સત્સંગ બહાર પાડેલો તે વખતે કામરેજ મંદિરમાં નિમેશ આનંદ ખાસ બહુ મહેનત કરીને એક સરસ સ્ટેજ બનાવેલું આપને એમના કમળમાં આપને બેસાડ્યા હતા દસ વરસ પહેલાં તે વખતે આનું વિમોચન થયું હતું અને કવિરાજથી એક સરસ પદ લખાઈ ગયેલું કનુદાદા નિર્ધુમ કે નાનાકની પ્રગટાઓ કદાચ આજે કંઈ કાલે ઘાસે પણ દાદાજી એ દસ વર્ષ વાત છે પણ દરેક વર્ષે આપનો સત્સંગ ડિવિડી રૂપે આવી રહ્યો છે આજે ભાગ દસ બાર પડે છે મહાત્માઓ મને ખબર છે કે ઘણા મહાત્માઓનો ઘણો લાભ લે છે વર્લ્ડ ઓવર તો દાદાજી આજે એક દસે દસ ભાગમાં મુખ્ય મુખ્ય જે વાતો થઈ છે એનો સારાંશ તરીકે એક મેં તૈયાર કર્યો છે પેપર જે દીપક હું વિનંતી કરું છું ખાલી પાંચ મિનિટમાં વાંચી શકે તો આપણને ખબર પડે કે કનું દાદાજીએ આપણને આજ્ઞા ધર્મ વિશે કેવી રીતે અને કેટલી જુદી જુદી રીતે સમજાવ્યું છે આગના પહેલી પહેલી જ કેમ મૂકાઈ આજ્ઞાનું સંકલન કેવી રીતે થયું અને ઘણો ઘણો પરમાર્થ આપી રહ્યા છે તે દીપક આનંદ સ્વામીને વિનંતી કરું છું દીપક આનંદ બોલી બતાવો કે છે જય સચિદાનંદ આપણને દાદાજીએ જે આ દસ વર્ષમાં સત્સંગ આપ્યો છે એ સત્સંગ આપેલો નથી પણ એ પોતે જીવી ગયેલા છે જય સચિદાનંદ એટલે એમણે જે દાદા ભગવાનની બોલો બોલો દાદા ભગવાનની આજ્ઞા જીવેલા છે તે આપણને પ્રસાદ રૂપ મળેલું છે તેમાં આપણે જોઈએ સિક્કાની બે બાજુ છે રિલેટીવ અને રિયલ વ્યવસ્થિત શક્તિ અને નિકાલ ભાગ બે માં આગના એ જ ધર્મ પહેલી ને બીજી આગના એ ધર્મ સ્વરૂપ છે આગના એ જ તબ ત્રીજી ને ચોથી એનું તપ સ્વરૂપ છે ભાગ ત્રીજો પહેલી ને બીજી આજ્ઞા ધર્મ સ્વરૂપમાં વિનય સમાયેલો છે ત્રીજી ને ચોથી આજ્ઞામાં પરમ વિનય સમાયેલો છે ભાગ ચોથો મન વચન કાયાને જોઈ જાણવી આજ્ઞામાં રહેવું એ આપણું તપ કલ્યાણક છે જે મહાવીર ભગવાન દીક્ષા લીધા પછી જે એમનું તપ કલ્યાણક હતું સાડા બાર વર્ષે પૂરું થયેલું આપણા તો કદાચ પચીસ વર્ષ ઉપર થઈ ગયા છે કારણમાં કારણમાં છે બધા કારણમાં કારણમાં કીધું એટલે આપણા કરતા મુક્ત થવાનો આ મોટો પુરુષાર્થ છે એટલા માટે બાકી કલ્યાણક શબ્દ વપરાય નહીં આમ તો પણ પોતે પોતાનું કલ્યાણ થાય છે અર્થમાં વપરી શકો ન તો એટલે આપણે દાદાના થવા માટે આગના પાડે આ છૂટકો નથી દાદા ભગવાન એ ખાસ ભાવેશ ભાઈ ને કીધેલી સત્સંગ છે એમાંથી લીધેલું છે ભાવેશભાઈ એટલે આપણે બધા જ છે જોજો હવે તો બધા ખરા પણ આ તો સ્પેસિફિક સત્સંગ થયેલો છે રાઈટ રાઈટ ભાગ છઠ્ઠો આજ્ઞા આ છે એટલે આપણે બહુ ટેન્શન નથી કરવાનું આ એક જ ભાવ આજ્ઞા પાડવાની છે અને શ્રીમદ રાજચંદ્રજીએ તો એમ કીધું છે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાનને પામે છે બોલો આપણને શું મળી ગયું છે એ ખાલી સમજવાનું છે પણ સુરેશભાઈની બહુ સરસ મહેનત છે કે આપણને એ ફિલ્ટર કરેલું આપણને સીધું મળે ફિલ્ટર વગરની ચા આપણે પીએ તો શું થાય આપણે સમજી શકીએ છીએ ભાગ સાતમો વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ એ આજ્ઞા ધર્મથી પ્રાપ્ત થાય છે એમ કીધું છે દાદાજીએ કે આ કોઈ યુગમાં કોઈને પ્રાપ્ત નથી થઈ અને આપણને સહજમાં પ્રાપ્ત થઈ છે કેટલી સ્પષ્ટતાથી શરીર એ પ્રયોગ છે અને આપણે પ્રયોગી છે આની સ્પષ્ટતા વિવિધ રીતે દાદાજી થઈ છે એનો આપણે સ્વાધ્યાય કરી લેવાનો છે ભાગ આઠમો વ્યવહાર દ્રષ્ટિએ મુખ્ય પહેલી આજ્ઞા છે એ પ્રમુખ આજ્ઞા છે પણ પ્રમુખ આજ્ઞા ક્યારે કે પ્રમુખ હાજર હોય તો જ એટલે વ્યવહાર દ્રષ્ટિનો જીવતો જાગતો દાખલો આપણી સમક્ષ છે એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિથી કેવી રીતે રહેવું એ આપણને સમજાય અને એમના જીવતા દાખલાથી આપણને બહુ ઉત્તમ બોધ મળે છે ભાગ નવમો આજ્ઞા વ્યક્તિગત છે તમે પાડો તો હું પાડું એવું નથી વ્યક્તિગત છે તે મારા પર જ આધાર રાખે છે મોક્ષ વ્યક્તિગત છે વ્યક્તિનો થાય છે મોક્ષ માર્ગ એક ખાલી બે જ અક્ષરનો છે આજ્ઞા ધન્ય છે આપણે ધન્ય છે આપણે છૂટી ગયા અને ભાગ દસમો છેલ્લો આ વર્ષનો પાંચ આજ્ઞાનો સાર હું જ બધામાં દેખાઉ અને આપણે દાદાજીના અનુભવથી સ્પષ્ટ સમજી શકીએ છીએ કે ખરેખર એ આપણને એમનામાં જુએ એટલે આપણામાં એ જુએ છે બધાને નથી થતો અનુભવ એનું પ્રમાણ શું કહું બધાને મારા લાગે છે એટલે મારા દાદા આપણે આપણાથી જ બોધિત થઈએ છીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદાજી હમણાં અમેરિકા આવ્યા હતા તો ખાસ ઇલાબેન અને હું અને જીતુભાઈ જે આપણા સ્ટુડિયોગ્રાફર વિડીયોગ્રાફર એમને પણ વિઝા મળેલો એ પણ આવેલા પણ પચાસ દિવસ અમે લોકો દાદાજી સાથે ફરેલા આખા યુ એસ અને પચાસ દિવસમાં લગભગ મારા એસ્ટિમેટ પ્રમાણે નોટ્સ પ્રમાણે સો કલાકનો સત્સંગ થયો છે અને એટલો બધો ભવ્ય સત્સંગ થયો છે કારણ કે ત્યાં અમારે ગ્રુપ નાનું હોય સવા સાંજ બેસતા હોય બધું ઘણું થતું હોય એટલે એ પણ આપની સમક્ષ અમે રજૂ કરવાના છે થોડો ટાઈમ મળે એટલે આ મહિનામાં કે એવા મહિનામાં કે બેસીને સરસ અમે સિટી પ્રમાણે ગોઠવીને આપની સમક્ષ અમે કરીશું ટુ થાઉઝન્ડ દાદા ભગવાન કનુદાદાજીનો સત્સંગ હવે હું કવિરાજને વિનંતી કરું છું કે આનું વિમોચન માટે આ પધારો મૌ સૌને લાગે દાદા કેવળ મારા દાદા સૌને લાગે દાદા કેવળ મારા દાદા આપ સ્વજનની ખૂબીઓ અદભુત પ્રગટાવે નિ જદી આપત સ્વજનની ખૂબીઓ અદ્ભુત પ્રગટાવે નિ જદીપ સૌને લાગે દાદા કેવળ મારા દાદા સૌને લાગે દાદા કેવળ મારા દાદા સૌને લાગે દાદા કેવળ મારા દાદા સૌને લાગે દાદા કેવળ મારા દાદા તો સ્વજનની ખૂબિયું અદભુત દ્રગટાવે ની જદી એટલે આ સીડી છે અને બે ડીવીડી છે અને એમાં જે કન્ટેન્ટ છે એ પાછળ પાછળના પેજ ઉપર કયા સ્થળે કયા કયા તારીખે ક્યાં ગાડી કયો સત્સંગ થયેલો એની ક્લિપ્સ છે બાર ક્લિપ્સ છે અને આ વખતે અમે દાદાજીએ ફરી અમેરિકામાં અમને યાદ એવડાયું હતું કે અમે તમને ક્યાં સુધી બી બિલ્લીના બચ્ચાની તરફ તમને ઉંચકી ઊંચકીએ ક્યારે તમે અમને વાંદીના બચ્ચાની જ્યાં માગનાથી વળગી જશો તો ફરીથી અમે ફરીથી અમે એ ડીવીડી વાંદરાની બચ્ચીનો અને બિલાડીની બચ્ચીનો ફરી દાખલો મૂક્યો છે એવા એવા ઘણા ઘણા દાખલાઓ જે આપણે સત્સંગોમાં મૂક્યા છે બધા અમે પાછા અમારે રિપીટ કર્યા છે દાદાજી શું છે તમારો પતિ કયો એક મિનિટ ચાલુ રાખો એકબરો એટલે કે ખાસ અમે બધા દાખલાઓ અત્યાર સુધીમાં એકત્રીસ ડિવિ થઈ છે બધાના દાખલાઓ બી અમે સમરીમાં દાદાના એન્ડમાં મૂક્યા છે જે મહાત્માઓને ઘણો ઉપયોગી થશે અને આ સત્સંગ પત્યા પછી આજે એનું બહાર ડિસ્ટ્રિબ્યુશન થશે જેમ દરેક વર્ષે આપણે સંઘે નક્કી કરેલી કોસ્ટ છે હન્ડ્રેડ રૂપીસ પર DVD શેર જે એકદમ નોમિનલ કોસ્ટ છે એનો ખર્ચો તો ઘણો બધો છે જે સંઘ આપણને ખાસ એની મદદ કરી રહ્યો છે એટલે એ રીતે આપ એનો કલેક્ટ કરી શકશો બહાર જય સચિદાનંદ જય સચિદાન શું કહ્યું એની ભાવિકા દીકરી જર્મનીમાં છે અને બંને જણા જર્મનીમાં છે અને ભાઈ પણ એમનો જમઈ જે છે એ જર્મની ભાષા લગભગ શીખ્યો છે વર્કિંગ નોલેજ એને આવી ગયું છે અને વધારે શીખી રહ્યો છે એવો એ અને એ પોતે જઈને આવ્યા બે વખત જઈને આવ્યા એટલે આશીર્વાદ માટે શું આપ્યું છે એમને એ પ્રસાદ બદાન કરી દેજો હા ચાલો બસ આ જય સચિદાન જય સચિદાન અને એ અલબરવાલે મહાત્મા મુખ્ય સ્ટુડન્ટ આયા હે ક્યાં अच्छा, है अलवर से कौन? અચ્છા ઉજા હૈવર કણ અચ્છા આપને આપે સાથ આયા તો અલર કે મુક્ષુડેન્ટને ભેજા હૈીરાજ એ અલવર કે તો કાલે કલ લેગે कल लेंगे લેગે હા દાદા ઠીક હા ચોક્કસ રાખો हमना દશર અને એમનું કુટુંબ પરિવાર કઈ ઉભા થાવ આ ઉભા છે અને એમના ધર્મ પત્ની દશરથભાઈ નામ છે બં થઈ અને દાદા ભગવાન જે આ બંને અક્રમ વિજ્ઞાન ની ઓફિસ માં સેવા આપે છે અહિયાં આગળ કેલનપુરીમાં અમદાવાદ અમદાવાદમાં અમદાવાદમાં ત્યાંની ઓફિસ માં એટલે કે વિતરક વિજ્ઞાન આપણી ઓફિસમાં પાર્સનાથ ઓફિસ માં એ બંને સેવા આપે છે અને એમને એમને સમય આમ જ જાય એવા બે છે આપણે આપણી પાસે શું અટલા એટલે આવી રીતે અમે તમને કહીશું કે જેને જેમ સમય મળે એની રીતે આપણે ઘણા ઘણા પ્રયોગોથી કરી શકો છો તમે અને આ પ્રયોગો બહુ સુંદર રીતે કામ કરશે તમને કે વ્યવહાર દૃષ્ટિથી હું નામથી લખી નાખવાનું નિશ્ચિત રીતે શુદ્ધાત્મા છું એક વાક્ય કહીને એવું લખી શકશો તમે જાત પ્રયોગ કરી શકો છો જાત જાતના પ્રયોગ કરી શકો છો આ પહેલી નંબરની ફાઇલ છે હું પહેલા નંબરની ફાઇલ સેલિફે છું એ મારે સંભાવવા નિકાલ કરવાનો છે એટલે તમે તમારી તરફ જાવ કે એક નંબરનું જે ફાઇલ છે એનો આનો મારે કનુભાઈનો નિકાલ કરવાનો છે કંઈ કંઈક કર્યા કરજો જાત જાતનું કરી શકશો તમે આપતા પુત્રો સમજાવશે તમને શું બધું ઘણી કરી શકાય આ એટલે બધા દરેક રીતો છે જાત જાતની હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છે લક્ષોને જોડે સ્વરણ રહ્યા કરશે તો તમને કુદરતી રીતે સહેજાશે જ શુદ્ધાત્માનો સ્વભાવ સહજ છે એટલે તમને અંદરમાં વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિમાં તમને સહજ આત્મા અંદર ખીલતા જતા જશે સહજ આત્મા ખીલતા જતા જશે એટલે શુદ્ધાત્માનું સતત સ્મરણ એ સહજ આત્મા ખુલ્લા કરે છે આવું દાદા ભગવાનના વચનો છે આવો બધા પ્રયોગો છે જાત જાતના કરવાના ચાલો થઈ ગયું બધું હા જય સચિદાનંદ થઈ ગયું હા દાદા જય સચિદાનંદ આપણે હવે મહાપ્રસાદી પછી સાડા આઠથી સાડા આરતી પદો અને ગરબા અહીંયા રહેશે આવતીકાલે સવારના છ થી સાત પ્રાતવિધિ આ જગ્યાએ રહેશે આઠથી નવ શોભાયાત્રા રહેશે અને સાડા નવથી સાડા બાર પરમપૂજ્ય દાદાજીનો જન્મોત્સવની ઉજવણી રહેશે મહાત્મા વિનંતી સાત એક ફેમિલી છે આ વખતે નિમંત્રક તો બહેનો માટે ખાસ વિનંતી આગળ થોડી નિમંત્રકોના ફેમિલી માટે કાલે સવારના જગા ખાસ રાખજો જય સચિદાનંદ ત્રણેક લાઈન જરા કાલ સવારના છોડવા વિનંતી See what I